બે હજાર ચાલીસ ના દસમું વચનો પ્રથમ ચાલુ હરિકૃષ પુરુષોત્તમ આય નમો નમ પછી મુક્તાન સ્વામી પૂછ્યું જે ભક્ત સુંદર વસ્ત્ર તથા અલંકાર તથા નાના પ્રકારના ભોજનાધિક વસ્તુ તેને કરીને ભગવાન સેવા કરે છે તો પણ ભગવાન ને તે પણ ભગવાન રાજી કરવા ઈચ્છે છે તમે તો તપે કરીને જ ભગવાન રાજી થાય એમ કહો છો કરી ગરીબો સેવા કરીએ ભગવાન છે પદાર્થો છે ને સેવા ગણાય અને જ્યાં સેવા કરી એને રોગ ભગવાન પુરા ના પાડી ના પાડે છોકરો એકનો એક તારા વિના કેમ ખવાય બાપા નું મોઢ કેમ ખુલે છોકરો ખાય તો ખવાય ને આ એવું આ જગત નું પીડી સેવા ને બાને भगवानी भगवान भगवान प्रसादी जा पदार्थ ने विषय लोभाई पैदा मेरी ने, ने, ने पदार्थ प्रीति करे તો ઘરે મારી બાજુ મોલકો નથી આવતો બોલવા માં કારણ કે જે આની સેવા કરશે જરૂરી ભોગવન આવ્યા તા તો મારાથી કેવાય ગયા તાજી વાળા સેવા ઊંડા ઉતરે ખબર પડે એટલે બેઠા તા ભ તો અને જે ત્યાગી ભક્ત હોય એને તો ભગવાન કરતા જાણીને તપે કરીને ભગવાન ને રાજી કરવા છૂટી ગયા બધી બોલો અને રાધિકાજી તથા લક્ષ્મીજી તેની પેટે ભગવાન સ્વામી આગળ મને ક્યાં જ ના હમણાં એનું અંગે કેવું અહીંયા કોઈ કોળી વાઘરી માંડવો પીડ્યો હોય તો ગુરુ ની સેવા કરે ભગવાન કેવો આવા સાધી વૈભવ નતા માંડવો પીડ્યો ઘડી ગયો એટલે એવો અંગ એવું કોઈ પદાર્થ નું ના તો આગ્રહ કરીને આવડત જમાડે અને પોતે હોય એમાંથી પોતે ન વાપરે કોઈ બી નો વાપરે ત્યાં રાધિકાજી તથા રાધિકાજી લક્ષ્મીજી એ ભગવાન કઈ કર્યું હોય એ બધું ખતા છે ને ભગવાન એ પણ સેવા કરો સેવા કરો તમારું કલ્યાણ તમારું કલ્યાણ બોલો પછી બ્રહ્માનંદ સ્વામી પૂછવું છે હવે મહારાજ કારણ કે રાજકી ના પુરુષ હતા એટલે બઉ ભાવ એમતા આ બધા બેઠા હોય ને એને સારું લાગે આલોક નું એટલે રાજુ થાય બધે બોલો પછી શ્રીજી મહારાજ બોલા છે આજે શ્રીજી મહારાજ બોલા અમારો આજે સિદ્ધાંત છે તે આલોક ને પરલોક ને વિશે પરમ સુખ નો હેતુ છે શું છે અમારો સિદ્ધાંત બરાબર બોલો બદલી જાય બનુભાઈ તો આપણને ના રોકાય મને કઉ ને ત્યાં મહાત્મા બેઠા મારા કોઈ ન રોકાય હું એકલો ઉજવણી છું કેવળ રોટલા ખાવા ને આજે અમારો સિદ્ધાંત છે આજે અમારો સિદ્ધાંત છે સિદ્ધ સિદ્ધાંત બધા શબ્દો ની અરે મેલ જવો છે એકલો જ તમે કરો તો એના પાછળ ઉત્પાદન सिद्धांत है परम सुख नोपी पूछो त्याग नो करने मन मक ईको होने त्याग के तप करता वचना कोई विघ्न आम कर હોય તો મારા જે હાથો એ સક હોય કદાચ રહેતો હોય અને રીઘ્ના આવે તો એમાં ભંગ થતો હોય તો મારા જે હાથો એ સક નવાય મારે તો કરે અમે એકવીસ વર્ષ ત્રી રામાનંદ સ્વામી પાસે આવ્યા છીએ તેમાં અનંત ભાત ના વસ્ત્ર તથા અલંકાર તથા ખાન પાનથી કરીને સેવા કરનારા અનંત ભક્ત બન્યા છે राणो मरी गाती रोया करेटली ते पोता ना नो ते पोता करता के घर पर स्त्र हो त्याग ने परमेश्वर भजन कर परमेश्वर नजन करे सौ सौ जुदी जुदी जातना अमर तो ये इशक छेजे ये छेजे। ने भगवान ने राजी करवा ने ने सर्वे, सर्वे ना करता हरता ने। ने ने ते कर कोई रीते भगवानी उपासना खंडन थवा देवी नहीं तेन सर्वे अमार वचन ने परम सिद्धांत कर मानजो इति वचनावृत એવી રીતે કાર્યાણીનો 10મો વચનાવૃતમ થઈ આપણે માન્ય થઈ ને આપણે મને માર કે કાયો ને આપણે એમ છે ને લે લાગી બાપા તો હું કાળ આપ તો કાઢવું જોઈ ને એમ આમ કરશું તો આવડા હું છે જમે નો કરતા શું કે છે અમે લેવા થઈ કે લેવા હોય મહિલા હોય પછી અમે કે જ કહી હતી એવું બદલે શું સ્વામી સેવક ભાવ અને રાજી કરવા ગર્વ કરતા હરતા અને સ્વામી ધી રાજી કરવાનું એમ જોને નહી નિતરા કરે નિતરા હે તો કરે શાં કામ દાનો કરે આંતે નિતરા કરે એટલે સંદમા દીક નહીં સાબુ ન હોય હે કાય દોઈને હે હા આ તમે એટલા ભેર્યા હા કાય દોઈ પી ઓછો થેર માર કે સારી સારી ને કાય તક પસંદ કરવા ઈ સા ઈ પ્રભુ યસ કે મુજી બોલે કે જોઈને હે એમાંથી ઓછો થાત કરી જન્માનંદ આવે એવી બધી ક્રિયા માં સંકોચ કરવો ફરવા ફરવા માં સંકોચ આવતો હોય કરવો ખાવું નહીં ખાવાથી કેટલું બરાબર વિચાર કરવો છે એમ તો એ હાલ જ છે કારણ કે બહુ સારું હતું જમવાના વાત નો મુખ્ય મુદ્દે હોય રાત્રિ ને સમય વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી છીટ ની પહેરી હતી પોતાના પોતાની આગળ બે પોળે બે વાળ મશાલ લઈને ઉભા હતા અને પોતાના મુકાર વિંદિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ બેઠી હતી ने जे, भगवान प्रीति होता जे, जे हो मर्जी ने लोपे नही प्रीति नु लक्षण छेपाई जाए कह એમ વિચાર કર્યો છે આપણે કુટુંબ ની તથા લોક ની લાજ ત્યાગ કરીને ભગવાન ને જોડાઈ રાખીશું પછી ચાલવા તમે શ્રી કૃષ્ણ નેત્ર સામ જોયું भगवानी रह मेटे भगवान भगवानी भगवान कई कही सकियो नही याद आगे વાત કરીએ પણ બિલકુલ નહિ કરે કાલુ તૈયાર થાય પછી ભગવાન ને મને દેખી તૈયારી થયા સાધુ ના કંજી એ કહ્યું કે તમારે આવું હોય તો આવો ભાઈ મારા જયા જવાના છે એટલે સાધુ જ્યાં બઉ કહ્યું કેમ કહો પણ મુક્ને ધરી પડ્યા છે આખી જિંદગી એને વચને આપડે હવે તમે જાણો છો ભાવૈયા દસ હું એ જાણું છું કેમ બહુ કઠન છે આયુ બ્રહ્મા સ્વામી વજ્ર ની છાતી રાખી મુક્તા સ્વામી કયું હોય મારા માત્ર ને પોતાની બુદ્ધિ નું જ દાપણ હોય જે કઈ કરતો હોય એ દાપણ માં રહી ને જ કામ કરે કોઈ દેપણ છોડી કોઈ કામ ન કરવીને પણ એને જયારે પુરુષોત્તમ તરીકે ઓળખ્યા ઓળખ્યા પેલા ભર્યા ને જોવા નથી દેવા મરી આડીઓ પડી બધી ત્યાગ કરશો પણ જોયું અને કરે વેલા મટી જો જન્ને રહ્યું થવું હોય શાસ્ત્ર બતાવેલો માર્ગ છે આમાં ભૂલા કોણ ભરે કુતિઓ નો સિદ્ધાંત પડે. ને ખબર ના ભાવે વકીલોને વકીલ એ પ્રેમ ભૂલે ભગવાન ભોવા ગુર જવો એ આ સેવા દરેક કરે પણ રુચિ માં રહીને પોતાની મનની ધારી કરે મન ની મૂકીને ન કરે એવો તો અને પછી ચાલવા તમે શ્રી કૃષ્ણ ભગવાન નેત્ર સામ જોયું ત્યારે ભગવાન ની મરજી દેખી નહીં ત્યારે સર્વે ડરીને રહ્યો ને પોતાનું પોતા લોકો પેલા તો પણ આને લાયા બાદ પછી એનું નથી નહીચારી કઈ કહી શક્યો નહી પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ ત્રણ ગાવવાન હતા ક્યાં લગી રહ તો ભગવાન ને આપણા ઉપર હેત છે તે ટી જશે માટે હેત એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તેની મરજી પ્રમાણે રહે અને જો પોતાના પ્રિયતમ ને પાસે રહે રાજી જાણે પાસે રહે છે આપડે જરા મનુ કરવા માં હવે ઓયા સાધુએ દર્વીને કે ભગવાન દેરા દેનારા એની આદ્ય આની ઉપસ્થિતિમાં તમે આવો એ ઉપસ્થિતિ આની વાત લાડે જાને પાકડે કા કે તો મને ભૂલ ના કર અમે કોઈ ચાંદો એટલે એમ બચાવ ન આવો એ તીરે આલે એમનો અમે નું દર્શન ભગવાન હતો પણ કોઈ રીતે ભગવાન નો ભગવાન ના વચન નો ભંગ કર્યો નહી માટે જેને ભગવાન ને વિશે પ્રીતિ હોય તે ભગવાન આજ્ઞા કોઈ કાળે લોપે નહીં જેમ ભગવાન ગમતું હોય ते रहे लक्षन चे। जे, जे जे, जे भगवान संबंध विना संबंधी पंच विषय तुच्छ कर नाखे प्रकार एक भगवान नो संबंध राखे हेत न रहे भक्त जेम महिक शब्दाधिक पंत विषय नो त्याग करो छेज भगवान संबंधी शब्द स्पर्श रूप रस એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ન કરે એ પ્રશ્ન છે સમજાણું નહીં પંચ વિષય જેમ જે ભગવાન ની ભાંજ રહેતા હોય ભગવાન નો ભક્ત હોય એ ભગવાન ની મૂર્તિ ના સમજ વિના બીજા પંચ વિષય ને તો ફોટા કરીને ત્યાગ કરી નાખે પણ જયારે ભગવાન આજ્ઞા કરે તો દૂર જાય તો ભગવાન ભગવાન સંબંધી પાંચ વિશે ભગવત સંબંધી હોય હવે ભગવાન એમ આજ્ઞા કરે કે તમે દૂર જાવ તો એને ભગવાન નો સંબંધ ભગવ છુટી જાય भोग सकता नहीं। तो तो भोग हाँ तो हम आज्ञा ना मैं तो ये तो खोटू थे भगवान क्या बाहर जाए तो भगवानी मूर्ति तो है नी કરે? ભરત રામ ને વધારે ઓળખતા મૂર્તિ એમની હેડે ને કદાચ પ્રસંગો ના હોય પ્રત્યક્ષ માં ભગવાન નો ભક્ત હોય તે ભગવાન ની મૂર્તિ ના સંબંધ વિના જે અન્ય સંબંધી પંચ વિષય તેને તુચ્છ કરી નાખે છે અને પાંચે પ્રકારે એક ભગવાન સંબંધ રાખે છે हेत न रहे भक्त महिक शब्दाधिक पंत विषय नो त्याग कर એ પંચ વિષય છે તેનો પણ ત્યાગ કરે કે ના કરે પણ ઊંડા મા વિષય નો ત્યાગ કર્યો છે ભગવાન ની આજ્ઞા થાય તો ભગવાન રજુઆત એમ જગત આ જગત માં ખોટા પડવા તો આવ્યા છે થોડો ઊંડો સમજો ને તે પછી આવે આજ્ઞા ને વધારે મહત્વ એનું જીવન જ ભક્ત ઈશ્વર ની રૂચિ એ પોતાનું જીવન અને બીજા વિષય કરીએ ભગવાન જયારે ભગવાન ને ભગવાન જાણ્યા પણ ભગવાન છે એમ બોલે ભગવાન નથી ખાતા ભગવાન જાણ્યા ક્યારે કહેવાય કોઈ ના છોકરા વચ્ચે ખાતો હોય પીતો હોય એને ઘરે કોઈ મહેમાન આવે એને આચરતા હોય એમાં સર્વોપરી મોટો માણસ આવ્યો ના નથી પોતાનું જીવન જ ભગવાન ની રૂચિ માં કલ્પના નો વિષય જ આવતો નથી આખો ભગવાન આવી ના કરે કે તું જ્યાં ફરદ એટલે ભગવાન સંબંધી પંચ વિષયના ભાવી ગયા દેશ જાય દર્શન સાંભળવાનું મેટ્યુ પ્રસાદ લેવાનું મતું બધું પંચ વિશે નોડ્યા અહિયાં દર્શન નથી થતા હમણાતી નથી જોશ્ન પણ ભક્ત જયારે કહેવાનો એટલે એનું જીવન એના સંકલ્પ એ વિષય નો હોય શું જગત સંબંધી પંચ વિષય તો ત્યાં થયેલો પણ ભગવાન સંબંધી પંચ પણ નો હોય વિષય ભાવ જ નથી પછી આખો પ્રશ્ન બીજા ભાગ માં છે પછી વિષય એવો શબ્દ જ રહેતો નથી જીવન આઠ નું જીવન જોવાનું જીવ નો રસ્તા ઈચ્છા રહી ભલે ભગવાન સંબંધે કોઈ સતામ વસ્તુ છે વિષય વસ્તુ જ નથી ત્યાં ભગવાન ની ये जीवन थे कहीं भक्त कहवा जीवन जगत नीव करता जीवन। जीवन। भक्त पूयृश्य थी जाए भगवान એમાં એને મારે આચ્યાયિકાઓ કરીએ અને વાતે આનંદ કરવો જોઈએ પણ આ મોટી દ્રષ્ટિ ના મળી હોય ત્યાં તો કઈ મગજ માર્યું મેં કહ્યું પછી આ પણ રહ્યું નથી ભગવાન સંબંધી ભાવનાથી એમાં જોવા સંપ્રદાયો બધા હેતુ બરાબર મંદિર હતા નું કલ્યાણદાયું દર્શન હતા પ્રસાદે હાચો બધા ભોગ રૂપિયા અંદર વિચાર કરો તો બીજી ભે આપડી તરફ અને જ્યાં જ્યાં એ રીતે ભક્તિ ચાલુ છે આવી કેવાયણ ભક્ત નું ધ્યાન છે એ ભગવાન પછી સામાન્ય ઇતિહાસ કથાઓ આપડે કહેવા બેસી સામાન્ય વાત છે ભગવાન હોય લક્ષ્મણ દેવ હોય ભરતદેવ હોય વાત બરાબર પણ આપણે બે માંથી એક આસન નહી જવાય વર્તવ્ય શું છે બધા માંથી ઈચો સમજાવી એટલી ઘર પડી પછી પંચીસ નો જો ભગવાન નો સંબંધ બને પછી સર્વે મુનિ બોલા જે મળીને જેને જેવી બુદ્ધિ હતી તેને તેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્ન નું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ ને કહ્યું છે અને શબ્દાદિક પંચ વિશે જોડાણો છે તે ભક્ત ભગવાન ની આજ્ઞા એ કરીને જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં ભગવાન મૂર્તિ પણ એ ભક્તો ભેલી જાય છે जेम भगवान भगवान हृदय ने पांच प्रकार भगवान संगा अखंड संबंध रहे આંખનું મટકું કરીએ એટલી વાર છેટે રહેતા નથી માટે એ ભક્ત ને પાંચ ભગવાન સંગાથે અખંડ સંબંધ રહે છે દોડાદોડી કરી ભગવાન સંબંધી ભોગ થી દોડા દોડી કરી એમાં તમે સેવા કરી હોય તમને જ ન મળે કેમ જે શબ્દાધિક પંચ વિષય જીવ માત્ર ને રેવાતું નથી એ શબ્દાધિક પંચ વિષય એને તુચ્છ કર્યા છે અને પાંત પ્રકારે કરીને ભગવાન ને વિશે જોડાણો છે તે માટે ભક્તને ભગવાન સંગાતે અખંડ સંબંધ રહે છે એટલે જેવ માત્ર છે વિષય વગર રહી શકતો નથી ભગવાન નો ભક્ત છે એ પંચ વિશે હજી સ્થિતિ ન હોય નિર્ણય ન થાય એ વિષય કેમ ઉદાડવાનું એ કામ આપી પેઠે આપડા લાયક ભગવાન પુરુષોત્તમ નારાયણ ને પુરુષોત્તમ નારાયણ સમજો થઈ પુરુષોત્તમ હું એની ઉપરા બધા ગઈ છે સોહમ હમ સે એનું ઢે તમે ઉલટું કરીને આપણે ની જુદા ની હો સો હમ હમ સ અરે ભાઈ તો એના તું લે અમ બ્રહ્માસ નહીં એ શબ્દો બરાબર પણ બંધ કરશે કેમ નહી હવે આવડું આગો ચિત્ર ફાડે અને હું એ છું આમ બ્રહ્માસ કઈ કઈ જાય ને આ પ્રશ્ન ઉંડાણ માં જયારે ભગવાન ના સ્વરૂપ ને ઓળખો ને પછી આમાં આપણે હજી સ્થુલ દ્રષ્ટિ રહ્યા શબ્દો ભાવ થાય એટલે એના સંતોષ ની ખાતરા જવાબ છે તરત પણ સમજયે ભગવાન ની પાસે જે પછી હવાનો ભાવ થતો અને ભગવાન ને ધરીને ખાસ કરવા ભગવાન એની ભેડા થાય છે એટલે એના દર્શન થાય ને તમારા બધું થાય ને આવડે ના આનંદ આવી દર્શન પણ પછી કઈ છે બાકી તો આ ગમે એટલી કથાઓ પાર એનો તમે ગયા જ કરો સ્થિતિ આવતી પર્વતભાઈ દ્રષ્ટાંતિ અમે આવી જાય નરસિંહ મહેતા નઈ આવે પણ એ આખા પ્રયત્નો એના જુદા હતા કલ્યાણ વૃત્તિ વૃત્તિ બદલાણી નહી ત્યાં લગી અધૂરું છે કલ્યાણ ન થાય એવું ના કહેવાય અધૂરા છે બોલો તમે એવી રીતે અગિયાર દરબારમાં ઉગમણે દ્વાર ઓરડા ની ઓસરીએ પર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેરો હતો અને ધોળી જીઠ ની ડગલી પહેરી હતી ને ધોળો ફેંટો બોકા બાંધ્યો હતો પોતાના મુખાર તેમાં સ્થૂળ સુક્ષ્મ એ ત્રણ શરીર નો વિચાર નિશરો તથા વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ ત્રણ શરીર વિચાર નિશરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કારણ શરીર છે તે જીવ ની માયા છે તેમજ વિરાટ સૂત્રાત્મા અવ્યાકૃત એ ઈશ્વર માયા છે તે જીવ ની કારણ શરીર રૂપ જે માયા તે વર જેવી છે તે કોઈ રીતે જીવ થી પડતી નથી એટલે અમે સુપુરા થઈ જાય છે એવું બરાબર ઈ ભાવ માં લખ્યું છે પરમેશ્વર ના સ્વરૂપ નું ધ્યાન કરે અને પરમેશ્વર ના વચન ને હૃદય ધારે તેને કરી ને એ શરીર છે તે બળીને ખોખા જેવું થઈ જાય છે સમાગમ કરી અર્થ લુબડું નથી શું આ લુબડા પેઢી બેઠા એટલે સંત એમ ને સંત શબ્દ નો અર્થ તો સંત ના આવે તો અહીં ને સંત ને વતને કરી ને પરમેશ્વર નું સ્વરૂપ ઓળખ્યા માં આવે સંત ને વતને કરી એનો અર્થ શું પોતાને પાછું દો થાય શાસ્ત્રો નો કહેતો હોય આપણને ન સમજાય તો સંત સમજાવે એટલે સંત ના સમાગમ માં પણ સંત માનેલા સંત નો ચાલે પણ આ જગત આખું માનેલાું રાખે કે બે લુણ આપણને ક્યાંક દેખાય છે એટલે આપણે એને સંત માને લઈએ ખોટું નથી એની નિંદાઇ ન કરાય તે કરે, જેવું થઈ જાય છે આ રસોડા વાળા બાફે એટલે શું થાય જુદી પડી જાય ને એમ બાફમાં ખસી જાય બાફ આવે જ્યાંથી જુદો પડે કલ કરીને નિષ્કુળા નિય આપડે ખસી જઈએ છીએ બાપ આવે તો ખસી જાયતો હોય તો થાય જાય તરત ન થાય થોડુંક મારી માંથી હું કઉલો અંગ લઈ લે શ્રદ્ધસ્વ આપડી નિશાળે પેલા બેઠા ગયા તો નથી કઈ એવું દીપડો ઘૂંટાવ્યો ને પેલો માસ્ટર ને ગરી ન આવડે તો ઈ તરફ આમ ભાઈ થઈ ગયો એવું આવડે મને ત્યાં કોઈ બુદ્ધિ વાળો છોકરો આ બાજુ લીટો તાણો આમ કરું તો કેકડો ન થાય થાયબાવી પેલા જાણવા વાળા એક તો ત્યાં જોડાવું શ્રધા રાખીને જોડાવું જઈએ પછી એને ખબર પડે કે માગ પડે પણ એટલે શ્રદ્ધા તમારે ખરું, મંત્રો બોલે એને ખબર નથી પણ એને એટલે તને રાખીશ ભગવાન નો માર્ગ એવો છે કે શ્રદ્ધા તો પેલે દાડે નો જો આ ગંગા કિનારે તો જમુના કાંઠે જાઓ ગંગા કરનારે હજી ઓછું છે જમુના કિનારે વધારે ભાઈ ભેગા થઈ જાય મેરા સસુર કેસા કરતા હો છતાં મારી એક કલ્પના છે એવું ઠીક છે જો આટલા ડરાવ મારા ન હોય તો જમના મહિમા એને ક્યાંથી આવે ભાઈ પછી આઈખ્યાન ઓઈ એટલે જેમ આમલી નું બીજ હોય તે બીજ ની છાલ બીજ બીજ ની છાલ બીજ સાથે ભગવાન નું ધ્યાન ને ભગવાન નું વચન તેને કરીને કારણ શરીર શેકાય ને આંબલી ના પોતરા ની પેઠે જુદું થઈ જાય છે ધ્યાન અને વચન ધ્યાન કરી દરેક ક્રિયા માં એનો અનુસંધાન નો અભ્યાસ તમારું નામ દેવ પ્રસાદ જે છે મારી ઉજ માંથી એમ જીવ પ્રાણી માત્ર ને કેવળ મારી ભાવ એ જીવ માં પી્યો છે એના ભગવાન ના અને એને બદલાવે છે તું હાથમાં જો ભાવ આવે એટલે એની ભાગવતી તનુ અંધાર ક્યાર પછી આગળ જાય આપડે આ બધા બેઠા છે મુક્તા સ્વામી ગોપાલન સ્વામી ગુણાર્થ સ્વામી ના વેવાય પણ એ બધા વિચાર કરવો પડે પણ બેઠા છે તો કઈ ફાયદો તો થાય એટલે છું ને પેલા મોટા મળશે પણ એનો પ્રયત્ન તો કરવો પડે બદલાવ બદલાવવાનો પ્રયત્ન પેશરે જ હજાર